પછી પરમાત્મા જોડે રહ્યા પછી કાયમ રહ્યા પછી વધન રાત વાત કર્યું પરમાત્મા પછી આપડે એટલા નહી છે ચપાલ દેખાડે મુંબઈ પણ અંધારામાં શું બધું એક નંબર માં તમે એવો કેમ નીચે કે એનું શું થશે બધા જૈનાચાર્ય જતા હોય ને એને આ ફરી દેખાય તાર મનમાં એમ થાય કે આ લૂંટી લેવાનું મારી પાસે શું લેવાનું છે લેવાનું છે નહીં એ તો બંધ નથી આ ચેપ ને બોર્ડ એમને લીટા પણ એવો તમે તો નથી કર્યો આ વે છે મારું શું થશે એવું જયારે ભાઈ મોટ સપડાય તારે ભગવાને શું કહ્યું છે અનાથ કહ્યું છે શું કઈ અનાથ અનાથ કેવું એટલે અમે ઘણા કરીએ શું કરીએ રાતો જીતો થાય રાતો જીતો બધું રાતે જોઈએ ભાગી રાખે તો પછી હું જે થવાનું એવું થાય છે આપડે અહંકાર તો તને તેનું નામ કહેવાય સટો કરી નાખે કયું મારું શું છોકરી વંશ ન છોકરી અત્યારે આ પાંચસો બરોબર ભાડા રાજા હતા તો એ ભાડા રાજા એ ખેલાડી કાતા તો એને ત્યાં ઘાસ નો રોટલો થાય જ નહીં પણ પેલું અનાજ હે પાવથી પણ હલકું હલકા ગરીબ લોકો હતો નહી અનાજ ઘાસ ઘાસ નો રોટલો ના થાય પણ એ ઘાસ નો રોટલો ક્યાં એ રોટલા બનાયેલા રાજા સાહેબ આપણે મોટા ખરાબ મારું શું થશે એવું અહંકાર એવો રહી મારું શું થશે તો આખો છબ્દો જ મૂકી દેવાનો હોય એવું આમાં બાળકી આપડે આખો છબ્દો જ મૂકી દેવાનો એનું શું થશે એવું વિચાર કરવાનો એનું શું થશે આ ખેતું પણ પહેલા લઈ ગયા નાખ પણ મારા બહાર વાંચવો પડતો ભાઈ નાખ્યું ગાય જાનવરો ને એટલું આપણું હશે એ ના બોલે આગળ ના મરાવે છે મારું જુદી કેવું વાંચે છે બાપુ આમાં ભડક થાય થવાનું છે એ જવાનું નથી નથી શંકર ભગવાને કહ્યું છે કે શંકર થાય છે બીજી કોઈ શંકર નથી મારું થશે મારું શું એમ ના કામ માં આવે એવા નથી મોક્ષ ના કામ બીજા ભવિષ્ય મોક્ષ ને માટે તૈયારી થાય એવા છે ઘણા કહે અને બીજા છે તે મોક્ષ બ્રાહ્મણો ચઢવાના કામ માં ના રાખે મોક્ષ છે નોર્માલ જુગો આપડા જઈનો આવે છે ને તો બધું સાત વાસો અત્યુ મોટું પડ્યો પંડિત જેવો જેથી છોટું ચારે પછી આવે રાજગીરી જાત્રા ગયા હતા હોય તો કારણ કે આ તો બધું બધું ભાગ દ્વારું એટલે બધા દર્શન જતા જતા એ રાજકીય માં ગયા ધર્મશાળા ઉકેલ પહોંચી છે ને એ બધાની ફોર્મ કાઢી લો એટલે આ જે સભા છે એ આજુબાજુના જિલ્લામાંથી બધા આવ્યા છે પણ અમે મોટા મોટા એના સભા બનાવવાની થઈ ગઈ છે મીંગ થયા પછી પોતે એમને કેવડાયું રાતે નવ વાગે કે અમારા બધા શીખવાઓ રહ્યા છે મેં કહ્યું કે ભાઈ આ જ્ઞાન પણ થયા છે કંઈક આપણે જવાના તો પાસે ગયા નથી તો આપ થોડું કંઈક કહેશો નથી હવે આવીશું બરોબર એમને તો ખડો તો આગળ કાંઈ ખોટું હા મારી એકલામાં તો બધું કરે એટલે એટલા બતાવું હારેલા બે ભાષા આવો છે ધીરેજની ભાષા પૂરેપૂરી આવડે છે ભૂલી નથી જો મોક્ષ જોતા હોય મા નામ ઉપર છે બે ગતિમાં જોવું હોય તો મીઠી ભાષા માટે ના મોક્ષ આ જગ્યા તમારી મના બના પેલા પેલું શું કહી અમે કોનો પચ્ચી પચીને સુગંધ ધર્મ સુગંધો બોલા ઘરે હા સહેન ના થાય તમને કહ્યું હવે હજુ ઓપરેશન કરું છું તો આ ગળામાં ઇંચી આવ્યું છે એમ કહેતા ફરી આગળના લઈ જવું પડશે આમ કહેતા હમણાં એમ કે સારું નથી આપણે વધવા નથી પછી લઈ આવ્યા એમના મદદને ઉછાળ ચઢાવે છે ત્યારે એમ કેટલા કેટલા કરોણાવાળા માણસ છે આમ તો હંકીદાર પાકીદાર એ હંક આપણે લઈ આવીતર્યા આપણું આવે એમને ખાવા નવ મારા શબ્દ નીકળી જાય બધા રોજ નીકળી જાય જ્યાં મેં બોલું ને તેમ આ નળી આ અહી છે દુતિ આત્મા સુધી થોડોક બાર શુદ્ધતા ને આ નળી જોય તો શુદ્ધ જાય એનું હાસ્ય આપણે આથી કરીએ સાહેબ હાસ્ય દેવ્યું હાસ્ય છે શું છે એ તમારી બુટીનું હાસ્ય કરાવે એટલા માટે કરાવું તમારે આપણું મોજની જગ્યા જમ્બાવે બરાબર ને આ લુટીનું હાસ્ય ધ્યાન થાય એ ભગવાન થઈ શું થાય બરોબર ને કે એમને આ ઓપરેશન આપણે એટલા માટે કરું ઝું છીએ દાદા આપણે ભૂલી ગયો બધું જગત ભૂલી છીએ હાથ ધ્યા માં પણ એ હાથ ધો રાતે આપણને યાદમાં આવ્યા ઈ આપણે હસતા હસતા ખાવું ને હું હાજર થોપજો થોડે કઈ જાત ની જમાત પાકી છે માર ભાગે આવ્યો તમારો પૂજો મારે દિવસે કલાક માં જયારે આપવાની જેનામાં આટલી બધી સિદ્ધિ છે જેની પાસે લાગશે નથી થઈ ગયા અને ક્યાંકારે ખોવાસ રહ્યો હોય ને તો આપડે બહાર ગળી ગયા ગયેલો સમજાય ને એટલે આ બધા ભણ્યો એ દેખાવ શાસ્ત્ર પોતા હાથમાં લીધી લગામ શાસ્ત્ર ની આખમાં લગામ દીધી ભગવાને શું કહ્યું તું શું કહ્યું છે શાસ્ત્ર તો શસ્ત્ર છે પ્રગતિ છે હું હાથકાલ થી ભવિષ્ય છે હું આની જોખાડે કે અને થોડા ના આવ્યા હોય તે મનમાં અમે કોઈ કેશું બધું પુસ્તકો પરમ વિનય નો ધર્મ છે તમે જોવાના છો એ તમારા ભોગવાન વાણી છે મારો ભોથો ખાલી છે વાણું જેમ નામ કહી શકાય નથી જ્વાને કહેવાય કે નથી જ્વા અનુરામ કેવાય છોકર ખેડૂતો આપણે હજવાર અંધારું હતું ફરી વાત વિનય બધો કરે કારણ મારા છે આ શાસ્ત્ર જ્ઞાન છે મારે આત્મ જ્ઞાન જાણવું છે આત્મજ્ઞાન સાદર જ્ઞાન છે આત્મા શું જાણ્યું છે જો તમે જોણ્યો હતો મારી પાસે શું જોણવાનું તમે ચાદર પાસે રાતે બે વાગ્યા તમારી પાસે રાતે બે વામ સારા તો પછી પાછા બહુ કડા પણ અજંકો થાય છે માં પાલો ખૂબ અઝંબો થાય છે ને આત્મા સો નો સારા બાપ નો સંકું કર્યું પાલો ભૂટો ને હાથે ભૂટે છે પાલો ભૂટ ગયો હાથમાં અવતાર ભૂટી ગયો પાલો ભૂલો અસર થાય છે ને પાલ કોણ ખોલે કોનો કહેશે નોકર કર્યો એના હાથ ભાગલા શેઠવાજુ બોલે હાથ ભાગલા હું આના શેઠે આ બાજુ બોલે હાથ ભાગલા હમણાં હાજા નોકર કર્યો ગરીબ બચાવો એટલે એના ભાગલા હું શેઠ ને કઉન જગ્યાએ તું હોઉં તો એની જગ્યાએ શું હોય તો તમે શું વિચાર આવે છૂટી એટલે પરમાણરામ સાહેબ બધું મેં કટલો ભૂલો નહીં આ શેઠ અત્યારે એને એવું થયું છે નોકર તો પ્રકારી ભાગતો જ છે વર્લ્ડ માં કોઈ નોખત મેં જોયું નથી જોડે નથી નોખત પ્રકારની ભાગર નહીં ખેત નું નસીબ ભાગ બાલા આખો જગતે કડાપો નો જમ્પો તમને શું લાગે તમને શું લાગે કેટલાક આશ્ચર્ય વાળો એને તો પાલાકો નો રૂપિયા નું હોય કેવું આપડું રૂપિયા નહીં અસર પો કે આપડા આપડી બે ત્રણ વખત રિપીટ કરી દાદા ભગવાન રિપીટ કરી આજ એવું બન્યું છે અમારે બે હું ચા પીવાય તમે આપડે મિત્ર છીએ અમે ચા પીવા બેઠા અમારે બે ભાઈ બધું પાણી કેટલું નથી આવ્યો ચાર કપ નીકાવી શું કિંમત મિત્રો કઈ કિંમત ની જેઠાની મુકર બોધ આ દાખલો આવું કઈ ગયું દાદા પછી એવું બને છે ઘણા એમ થાય તો બધા અનુભવ છે પણ પ્રશ્ન પૂછવાની જરૂરતુશન આપી જ દે પૂછવું જ ના પડે અને બહુ જ કરી દીધું પ્રશ્ન કઈ ઉભો થતો ને તો કાગળમાં લખી ખિસ્સા માં રાખીને આવતો આગે એ જવાબ આવી ગયો છે કોઈ ને કોઈ મને જવાનું છે કારણ આપનું કુટુંબી ગયો છું કાંકર ચડેલો દેખાય મોડા ઉપર પડ્યું છે મોડા બધા જાત જતાંકાર ને અહંકાર એક જાતનો ચાગીપડા નો અહંકાર હોય આવા વેપાર નો અહંકાર હોય કોઈ કોઈ જ્ઞાનીઓ કે મનુષ્ય નો અવતાર કેવું સજ્જનતા નો અવતાર ભૂલ હોય તો ભાગી શકાય એવો અવતાર જ્યાંથી ભૂલ જાગે ને દેખાય નાનીકો દેખાય એટલા નથી ભાગાકાર હોય છે ભાગાકાર ના હોત તો શું થાય એ એ એ હાથમાં સરવાડો કરીને ઓગળ પચાસ કર્યા ભાઈ ના પૂછતા શરીર ના બધા દેહ ના બતાવે મગ ના દસ વાણી ના દસ પેલા ખાઈ ના પેલા મને હાલો કંડર સાયલર ઉંતાના ઈ તંતના દી ભાજી કરાંતે એનાર ભાજી કરાંતે હાઈ ડાકરો લેતા આ બેલી નાળી ટુકવા માડી તાંગ હો તો કદી માઠી ગરી બેલી કે નહી હું આ બેલી હો આજુ માં બોયે માં લૌકા ને છીન મત્ર બોલે માં આજુ માં બેદી હમન પર કરા એના મમે એમ છે મારું લઈ હે શું થાય તો બાપુજી મારી ચિંતા ના એને શું અક્કર ગોઠવા ગોઠવાય છે બાપો કોઈ હાથે નઈ ચાલે નિર્જન જંગલ માં રખડી જનાવર માં જઈશું હા એવી દેવી કરતો જઈશ હું બાપ છું તે દાદો છ તે ત્યાં દુખાઈ નાખે હું આમ છું તે ત્યાં સુધારી નાખે હું ગામ છત્રી એ લોકો છે ત્યાં સુધારી નાખે ક્યાં ભૂતરી જાય કે આપો કે પછી મજા આવે સફર કે સફર કે આ તો મતલબ કેમ જઈ રહ્યો કોણ જઈ રહ્યો કેમ નો છો નો છો સો તો તા કે એમ જોન સુધી તો સંગલાળ હવે મને હોય કે નો જ આપ એમ તો મતલબ કે તોલા ના તો નામ કે દર કોણ કેટલા ભાગ્યા કરી રહ્યો છે આ દુકાન માં કેટલા નહીં આપણે ભાગ્યા નહીં કર્યું દુકાન નું નામ આજે અને ભાગ્યા છો છ ભાગ્યા એ રૂપો પછી છ ભાગ્યા ને આ દુકાન આ દુકાન માં છ ભાગ્યા છે છ ભાગ્યા પોતાની ચાડી બેઠા તો કોણ લોકોને ખબર પડે કરોડ કરોડ હતા વીસ મીસમાં એટલે ગાયક વાંધું અંતે શ્રી કૃષ્ણ શહેર મામાનો હર્ષ આપણે પૂછ્યું છે ને કારણ કે શ્રી હે શ્રી કૃષ્ણ ભગવાન તમારું શહેણે આવો આવું થઈ કે હું આ વીસ કરવા જાગીએ ને આટલી સમાજ કરવા આજે ખોટું આહાર લેવા જવાનું છે યાદ નથી કરવું કારણ એમ કયું સમાજ કરવા પહેલો એ જ પડે જે ભૂલવા ફર ને એ પહેલું યાદ આવે એવું યાદ છે એક કલાક વીસ નથી કરી બહુ થઈ ગયું એક કલાક તો અમે કાયમ નથી રહ્યા કરે વૈજ્ઞાનિક પ્રત્યક્ષ નજરે માલિમ પડે પછી એ આપે તા બીજું સ્વાદ પાપ ભાઈ કાલે રાખ્યું છે એક ડાક્ટર આવ્યા છે એટલે ખૂબ એ તો તમે કુંડ રસ્તું નથી બધાને કુંડે ઉઠી જાય ને તમે બોલો થોડે બે ત્યાં તૈયાર હોટલમાં <laughs> <laughs> right. yeah. શક્તિમાં પ્રગટ કરાવવાના જોઈ તો જો. આચારે આચાર વિચાર નો વિચાર પહેલો બધી ગયું ભવિષ્કાર બતાવ થઈ રહ્યું છે કેન્દ્ર થઈ રહ્યું છે લોકોને સમજાય નહિ પડે આનો ડોક્ટર હોય ને તેને હું તો બગડી જાગે ઘેર જ્યાં જ્ઞાન પુરુષ હોય સિંધુ ગુજરાત હોય સંતો હોય જે દેશમાં ત્યાં આગળ બગત ખાન નુકસાન થાય નુકસાન થાય તો ગયા વધારે બાકી રહે એટલું થઈ શકે એમ કે એક હાર બાકી રહે એટલું થઈ શકે એમ કે એટલે પછી અહીંયા આગળ જ્ઞાની પુરુષ કામ કરી દે એટલે અહીંયા આગળ જેમ મેટ્રિક શું કરવું આગળ મારું હું બધા મેટ્રિક ત્યાં લઈ જાય સિદ્ધ સિદ્ધ ત્યાં આગળ જયશંકર બધા થાય મસ્ત બદલ બાકી એવું અહિયાં જ્ઞાન પ્રાપ્ત થાય ઊંધા સંજોગે ના સંજોગ હોય ને બારે બાદ ના સંજોગો પછી માહી ઠંડક રહે છે જ્ઞાન મળ્યા પછી નિરંતર સમાધિ વત નિરંતર સમાધિ વત બધું ઘર છે સમાધિ નથી તા અને લોકોને સમાધિ કે અડધો કલાક આવે એ નથી લાખ રૂપિયા ખર્ચે તો એ નથી આવતી નાક દબાવે ને પંખો મારી સમાધિ ના રે પંખો પંખો આમાં લાવી ઠંડક લાગે ને હું આગું કે ઠંડક લાગતી એને એને રસ્તું જ ના કહેવાય શું એટલે પ્લસ માઇનસ કરી દેવાય કહે છે એમના બહારનો પંખો ના ચાલે કારણ કે મઈ પંખો ફરે છે કે તો હું શંકલ લાવીત ભાવ માં છે પોતે આરોપી ભાવ માં બેસી બે ચારકડાયો છે પરદેશ ના લોકોને આ જાણવાની જરૂર નથી આ લોકો પરદેશ ના લોકો મને કે આપો મને તમારે કામ જેમ સાયન્ડ વર્ષના બાબાને પહેરાવીએ અને પછી બેા રાખીએ એના જે વેરા હોય તે સાંડ વર્ષના બાબા જેવા છે આખું વર્ગ કોઈ આ સિન જેવા ના થયેલા હોય આદા છે મુસ્લિમો પાંચ વરસાદ ના થયેલા હોય આપણા પાડોશીઓ છે ને તો પાંચ ટકા થયેલા એટલા જ કરતી હોય આ ભારત દેશ આ ક્ષેત્ર એવું આ ભૂમિ એવી આ ખાજરી ત્યારે થાય ડેવલપ થયેલો હતો ડેવલપ થાય એ તો આમ એટલે મૃત્યુ અહીંથી થાય કાયદેસર અવસાર બધા એ વધારે તો આ ખેડૂતો ક્યારે કાર્ય જાય કોઈ જાય પછી એ તો ઉત્તર ઉત્તર ગતિ અમિત થયા કરે એટલી જમીન મુસ્લિમો થતા થતા આવે એ લોકો આ જ્ઞાન કામનું નથી એના સાયન્ટિસ્ટને આ વાત બતાવીએ કે કલેક્ટર જગત શું છે ખરેખર હકીકત માં શું છે લોકો ને બીજી બધી હેલ્પિંગ કરે આખો માનવી અથવા આખું જગત ગુસાયું છે આખું જગત ગુંચ બધા ને કબજ આવડે મોનો બાબુ હોય તે નહીં આવડે ખુલ્લી ડેવલપ રોજ નાના લોક છે ને ખુલ્લી ઝેરપ છે બાપુ બધા ખરા આ લોકોને મારા છોકરાનો છોકરો હા ગીત ના દેવી પ્રજા છે સાસુ શિક્ષણ માં જો શિક્ષણ બધા તો બઉ સરસ હતો તમે કહું કલાક માં તમે અને મિક્ષક સાથે મારી જોડે આટલી જિંદગી રહી જ તો નહીં જ્ઞાની પુરુષ